એ બધું વ્યવસ્થિત કરવાનું કઈક જેટલી તમે આજ્ઞા પાવશો ને એટલી જમે થઈ જશે જેટલી તમે આજ્ઞા પાવો એટલું જમે થઈ જાય ચાલુ છે ને વાત પછી દાદા દર્શન જ્યાં કરો દેશમાં આવો તો કરો જ્યાં કરો તેવ મોટી રકમ શક્તિ જબરજસ્ત આપી આજ્ઞાઓ પાડવા માટે જબરદસ્ત શક્તિ આપી એટલે જો અમે નજીક માં હોઈએ બસો પાંચસો છે તો પણ આવી કરી જોવા કરો ને હજુ ડેટવે ચાર પાંચ ધારા એટલે આવી દર્શન કરી દેજો લાભ ઉઠાવી હોય તો નિરંતર સમાધિ રાખે રાખે બીજું દાદા નો દાદા નો દર્શન કરવા માટે ત્રીજું શું પુસ્તકો હોય છે આ સંગ્રહ આપતા વાણીઓ બધા પુસ્તકો હોય છે તે પુસ્તકો તમારે ने अमारी वे वेचाई नहीं वेचाई नहीं बहुत आप कागज लखो तेज नहीं तो पी कोई जता मेज नहीं, नहीं खर तो खर्चो बहुत नहीं फावे नही एक मन पुस्तक मोड़ा था एशी रूपया खर्च आता जता मंगाई देव समझ कर चौथु ये आ थे थे। एक मसिक निकले से दादा महीने महीने वारी फ्रेश मल्या करे दादा वी महीने महीने फ्रेश मे ये मसिक बचो पैसा पचीस डॉलर महीने महीने आया करतेज जय्धु हजार कहो अब भूपेन्द्र भाई ने समझ पड़े ना बस आप क्यारे बीजे कोई अरे आज्ञा में रह जरूर है तब હા આમ કઈ અઘરું છે પાંચ આગળ આપી ગઈ કનુભાઈ છે ના અઘરું શું આજ્ઞા પાડો નિરંતર સમાધિ कदुभ ना, ना मन वस्ल क्या कदुभ नु मन शु करी रुपये ये अपने लेवा देवाई अपने ज्ञाता दसता है अपने जोया खराब विचार करते हार विचार करते मन, मन, मन तबर न करे डिस्कस करे वक्त करू कोई वक्त कई कर्मो न उदय तो आप अरीसो हो अरीसो मजा बहरी पचास हजार डॉलर जड़सो हो દસ હજાર ની આપો તમે હું જાણતી હતી તમારા વેતા નથી પેલે પાછળ પણ એ બઉ પૈસા આવે પાછળ કહે કે જયારે તમે મદદ કરો ભાઈ જો હું કહેતો હતો ને તને ધંધા હું જ નથી તારામાં અને જો એમ એને એવું કઈ ને આપે નહીં અને આવડું આપણે કોણ તમારે હું છું ગભરા છું નઈ કહે આમ તમારી સાથે હનુમાન ગોપુર સાચું બોલ ને કા આમ તમારી સાથે કોઈ ગભરાવો મત બધ ગભરાવો કે નઈ અરે સાહેબ દેખ કે अनु शुद्धात्मा हाँ व्यवहार में अनुभवी रहे बोलो पड़ सी ड्राटिक व्यवहार ड्राटिक ड्रा बोले नही अंतरखते लक्ष्मी जन छु भरतुहरी रहने मैया पीगला तो लोग जोधाने सर बहुत थी जाएखोड़े तोड़ता है लक्ष्मी जम थी आ तो अभिनय अभिनय ना करें पदार्थ आप दे પણ એક થઈ ગયું છે લાગ્યા પડી જવું છે હા બરોબર ભાઈ વરસાદ પાણી છંટાઈ ગયું ગે છે પાણી છંટાઈ ગયું હા પાણી બાર પાણી આ જે ઊંચ છે તે હું જ કનુભી વરસાદ હું થયું ખરેખર હું જ કનુભીક થયું એ ગુઈઝમ હતું શું डिस्ज करे जे अहंकार करे તે રહ્યો તે કૃષ્ણ ભગવાન અકર્મ કહ્યું અકર્મ તમે કર્મ કરો છો કર્મ બંધાય નઈ અકર્મ સ્થિતિ થઈ શું થયું કર્મ કરે હનુમાન પ્રસાદ કર્મ બંધાય નહી કારણ કે બંધારો અહંકાર ઉડી ગયો અને ભોગવો અહંકાર રહ્યો સમજો ને સમજે પડે છે પડી એટલે આજે અહંકાર મમતા બેવ ગયું અહંકાર હોય તો ચિંતા બંધ થઈ ગયો અહંકાર એટલે જે ગરબો વધતો હતો એ અહંકાર ઉડી ગયો અને ડિસ્ચાર્જ અહંકાર રહ્યો હવે એટલે અહંકાર મમતા નો થઈ ગયો આજે અને સુધાત્મા નું ગ્રહણ થઈ ગયું એટલે ગ્રહણ ને ત્યાગ કરવાનો કડા કુટુંબ ના રહ્યો હવે કરવાનો કઈ કામ રહ્યું આજે સુધાર્થ માં શું એ પ્રતિ તમને પ્રતિ बहिर्मुखी आत्मा मूड आस्था था भौतिक वस्तु कहू अंतर आत्मा थी शु आज अंतर आत्मा थे बहिरात्मा અંતર આત્મા પરમાત્મા આપણે થયા ગવર્મેન્ટ થઈ ગયા છે ફાઈલ હોય તો ફાઇલ નો નિકાલ કરવાનો સંભાવે ફાઇલ ના હોય તો સુધારવાનું ધ્યાન કરવાનું બસ બે કામ લઈને એન્ટ્રી ગવર્મેન્ટ ફાઇલો પૂરી થાય એટલે પૂરું ગવર્મેન્ટ શું કહેવાનું પૂરી થાય એટલે બરબાદ થાય રાતે ज्ञान मार् पी पेड़ फरिया करें तो आता जोड़े फरो रात्रो तो, तो, तो फाइल बोला पेला ना जमा तो तू करता था को देजे। माटे तो तो तो ने शुके पड़ी ले जरूरत शक्ति क्यों उत्पन्न ज्ञापी पुरुष आखो जो शन करवाईटर भले नही थे सबस्टिट्यूटे ज्यादा सु નવ દસ અગિયાર વાગે ત્યારે હરકત ના થાય ઊંઘી જાય ઊંઘ આવી જાય બે મિનિટ માં પાંચ મિનિટ પાંચ કલાક માં ત્યાં સુધી બોલવાનું સમજ એવું રોજ કરજુ આ પડી લેવાનું સાધન છે નહી તમારાથી એટલે આ પછી રાતેટી હવે એ રાત નું દાદા દેખાવા જોઈએ અને કાલે કાલે દિવસ ઘટન કરી દેજો ને સારી વાત છે અને આનો લાભ ફરી છોડી દેજો પાણી હજુ સો દવા નજીક નહી તો લાગુ થાય છે બઉ સારું છે તમે તમને કઈ છૂટી પછી કરવું ના કરવું તમારે તમાર નજીક છે ને આ તો આ કાચ્યું ના પડે દેશ તમાર નજીક છે ગધેડા બધેડા માં બધા આત્મા દેખાય મુસલમાન દેખાય ના દેખાય મુસલમાન આત્મા દેખાય ના દેખાય એટલે આપડે વેદાંતિ નહિ વૈષ્ણવ નહીં શિવ ધર્મી નહિ आत्मधर्मी आप मत रह मत निकर्मी आत्मधर्म स्वधर्म आत्मधर्म स्वधर्म से स्वधर्म ठीक से देश धर्म, आत्मा थे, धर्म, धर्म दे पर धर्म से भय वाले समझ बोलावे एट बोलो જેવા આપડા <sahadar> ત્યાં આ બધું બરસાત તેથી નહી રહી ગયું બોલાતું નથી હું બોલું એ બોલાતું નથી અવાજ જ નીકળતો હિત બોલતો હતો અવાજ જ નથી હું તો અવાજ નો બોલવું કરું છું તો નહીં બોલતો એમાં બે ત્રણ તે ગઢેડા પછી આ ગુરુઓ લાભ ઉઠાવે ને એમ આ ઘેઠવા જેવા એટલે પેલો ભરવાડ હોય થી ભરવાડ ઘેટો ચાલે આ બાજુ કોણ ચાલશે મને કોણ વાળો છે જીવાનું છે કાલે શું જાણો તું ચિંતા કરવા તારી માલકી ના જગત માં ઓનર ઓફ ધી વર્લ્ડ કોઈને દિ કરવા માં એટલા બધા લોકો ને ભાઈ કહી ને ગયો તમારો કોઈ બાપર ઉપરી નથી કર્યો હા વગર ઉપરી ઉપરી કયા કરો છો ભગવાન ઉપરી વળી શું કઈ બહાર શું એવો ભગવાન હોતો છે વાર કાપી લેશે ઘેટા કરે છે હા ઉમળા વાર કાપી રે રોજ દોઈ ખાય મહેમાન આવ્યો એટલે હું આ બધા મારી જોડે બેઠો નઈ પોત પચાસ કલાક દુરમીર થઈ જાય મોટા બુદ્ધિ સારી હતી મોટા બુદ્ધિ ગેસ ચડેલો હોય ને દૂર ધાની કઈ દૂર ખાલી ગેસ ચાલે મારી ખંઘેરવાનો મારા દાદા આટલો બધો સંઘેરો થયો લોકો જતા ના જતા રેખેરે કઈ નવી જાતું થયું બે જણ જતા રે ભાઈ અમદાવાદ માં તું કેવા જતો હતો કોઈ બાપોય ઉપરી નથી શું કહ્યું બાપો ઉપરી ઉપર કોઈ બાપોય નથી એમ કહ્યું ને તાર એક મોટા વકીલ હતા અમદાવાદ ના તે બ્રીફ લઈને દોડતા દોડવા મળ્યું હરવા વકીલ મોટો હતો પછી મેં બે દરે પાસે દોડાયેલા ના આવે ખેચા ખેચ કરવા માર્યા પછી મેં બીજા બે ચાર જેને નબજાવ કહો કે દાદા વિનંતી કરોલા પાઠા દાદા તમને વિનંતી કરશે પાઠ બોલાવે છે આટલા બધા મોટા વકીલ થઈને જાનંતી કરી બોલાવી પચાસ કિયો વિનંતી કરી તાર ગોડા પાઠા પાઠા ફરે અમે વટે નહીં ઘટે નહીં થઈને વટવારો તો કેવું કરે બાર લાખ વિનંતી કરું છું માટે મને બોલવાનો અધિકાર છે સમજે મારો એમાં જરાય પાર્ટનરશીપ હોય કે અંકલ્પ હતો બોલવાનો અધિકાર જ નથી સમજી મળ્યું ને હું તું મારું નુકસાન થયે ને એને સુધારવા તૈયાર પતિ ખોટું નહીં એ તમને તમને લાગે આમને જોયા છે કુદાકુદ કર્યો સાયકોલોજી ચેક થઈ ગયેલી ને ઉપરથી ઉપર બાપો બે હશે ક્યાં હતું ઘર આવ્યું બે આ સેકન્ડ આ લોકો ને ભય જતો કાલે રેડિયો પ્રોગ્રામ આપનો મુકવાના છે ને ઘરે થી ટેપુ નહી તમારી મારી ભાષામાં આપડે આર્ય પ્રજા મારી નથી લોકો માં જીવન જીવો તમને મો જેવા અહિયાં ફરે છે જીવન જીવન એ લોકોયા આવીને જીવન આવું ના કોણ આપડે માણસ બધા ડોલર થાય ખાતરી હું કોણ રેગન મારા પોતે જતો રહ્યો એમને એમને એમના મૂલ્યો ની ખબર નથી ને એ લોકોને એમના મૂલ્યો ની ખબર નથી સિંગલ બેડ લાઈન થઈ ગયા છે સિંગલ બેડ લાઈન થઈ ગયા છે એ લોકો કરો ગોઠવો આવે આ બધા માં કાલે રેડિયો સ્ટેશન પર એવો સંદેશો આપો કે બધા માં સુરવીરતા આવે તમને જો ના ફાવતું હોય તો હજુ અમારી પાસે જગ્યા છે આવતા રો એવું કહો પણ અહિયાં ભયથી રેવાનું કઈ કારણ નથી ને રહેવું હોય તો સુરવી માફક રહેવું જોઈએ એવું તમારે શબ્દોમાં જરા ભગવાન પછી ભૂલી જાય ગ્રીન કાર્ડ જોઈએ તે ઘડી ભગવાન ને યાદ કરે પછી ભૂલી જાય ગ્રીન કાર્ડ વખતે યાદ કરે દાદા તમે નવરોજ મોકલ દાદા પછી કોણ મોકલે છે શું કરું તમે ધારુ ના થવા દે શું કહ્યું પાપ ધાર્યું ના થવા દે હા ધારું ના થવા દે એમનો પાપ નો ઉદય કહેવાય અને ધારણું ધારેલું ધારણા કરે એ પુણ્ય તો એ પુણ્ય પાપે દેશું એ લોકોને સુખ આપવું તો પુણ્ય બંધાય અને પાપ આપવું દુઃખ બંધાયું પાપ બંધાયું બધું શું કરું સત્યાવીસ વર્ષથી ટેન્શન માસ દુનિયામાં કોઈ દાડો હોય નહિ ખુલે છે અહંકાર બિલકુલ જતો રહ્યો છે તો તને એમ લાગશે કે આ દાદા નો અહંકાર બોલે ત્યાં નથી બોલતો ટેપ રેકોર્ડ બોલે ઓરિજિનલ ટેપ રેકોર્ડ કે સાયન્ટ સતાવીસ વર્ષ પેલા ચિંતા કરતા હતા તમે સત્યાવીસ વર્ષ પેલા તમને ચિંતા કરીને અંબાલાલ ભાઈ એ બધા કે છે એ શું એમ છે એના આ ચિંતા પટેલ ની ચિંતા ધંધા બંધા ની રે કોર્ટ ગયા ચિંતા કે પટેલ ભાઈ ની ચિંતા કઈ અંબાલા શબ્દ કઈ ખોટો છે પેલું લોકોએ અંબાલા અંબાજી બોલતા બોલતો બે શબ્દ ના બોલ્યા પાસે અંબાલા મન અંબળાયા હોય રાતે ઊંઘ નથી આવતી એ ચિંતા ને વારી કાઢી મે હવે સિકાલ કવ જૂનું ગામ બોલી જાય ઉચાલે બારો તો ઠીક પણ બીજી એ ઉસીકને વર્ત્યે મુખી થોડો ધ્યાન રાખવું પડે કે નહીં શું ઈ ગયો તડુંગા ઈ અરે નમકથી હવા માં વિશામ દેવ ના કે તો ઈ બોતી છે વાયરો ઈ જુલાબ લેતા છોકલાબ બે હાજર સત્તર તાર છો મારા ડાક્ટર સોતેર વર્ષ ના ડાક્ટર પાસે બઉ સરસ બઉ લોકોને મદદ કરીને બધા મટાડ્યું હા ટીપેપે પડે મે ઘણા બધા મેટાડી દીધા મચારો ને પુસ્તકો મારે લખવું પડ્યું ના લખાય એવું ક્યાં કા વર્ગના તમામ મનુષ્ય ટીઓ પીએસ છે અને જોડે એને લખ્યું કે તમને અધિકાર છે ત્યાગ તો એક આઈટમ છે એવી લાખ આઈટમો ને એકાદ આઈટમ પુણ્ય બંધા એ આ બધા બહુ પાસે કઈ પૂર્ણ બધું અમલી આવે ખારા તપ નું પૂન બન થાય તપ એટલે શું આ છે આજે આપડે ભોગવ્યું નહી બીજા નાખી દીધું હોવા ઘણું મળે આપણને તપ સારું સારું ખાવાનું ઘેર હોય છતાં ભોગવે નહિ અપવાસ કરે તપ કરે આજ રજા લીધી છે હા એટલે આજે ને કાલે રજા પાડી છે કાલે હું હા આ બધી બનાવ છે શું કર્યું દાદા દાદા વાત વાત ખરી પણ હવે એવું છે એવું પ્રમાણે જેવું વ્યવહાર આપડે આ નીકળે નઈ ને વાણી વાણી કેવી નીકળે આ તો રેગ્યુલેટોર માં હોય તો જ નીકળે અને ગોઠવેલી વાણી બનાવટી લાગે લોકોને કે છે બનાવટી જ વાત ખરી લાગે ના વાદા ની વાત સાચી વાત સાચી લાગે અને સાધીન નથી એ વસ્તુ એ વસ્તુ તે કરશે બઉ મજા આવે તો પૂછે બનાવટ કરે આ દેખાડવા માટે અજવાડો એટલે બનાવટ ક્યાંય આમ રેગ્યુલર સહજ હોય કઈ આપવું આપી દો ને આપડે હીરા ઉપર તો જોડતો કરો ને હા એ તો હોય સ્વાભાવિક રીતે હોય એટલો બધો નહી પણ એવું નહીં એવું નહી આપણું ઘેર પાછું આવે ને તો નહીં મેટાક ના તો હારી જોઈ ચિત તો બે ચિત થઈને આવ્યું એવું નહી અમે એને મારે લીધું હોય ઇન્ડિયા જઈએ મારું મોકલવાની જે કરવું એ કરવીન આવ મિલકત છે પણ પછી પહોંચે નથી હા અને આવું બોલું હું કઈ કરો નહીં હતો તે ઓફિસ કઈ બોલજો નહીં રહી પરિગ્રહ નો પરિગ્રહ હોવા છતાં આ પરિગ્રહ એ પરિગ્રહ હોવા છતાં આ પરિ પાછું કરે છે વગર એવો એવો માર્ગ છે આપડો આ આ કાળીએ ખૂબ જડ્યું નથી આ સાધુ આચાર્ય ને જડ્યું નથી સુંદરલા ગમે તેવું થઈ ગયું હોય તો કર્ણવું દેવું હોય તો કરનાવું દે તો ભોગવે ગમે તેવું કરવું હોય બગડી ગયો તમે ચેતવો અને ખરા બંધ થઈ જાય આમ ના થવું જોઈએ તમને અંદર શું થાય આમ ના થવું જોઈએ તમે છૂટા કરી ગયા સુધાત્મા સુધાત્મા ના પાડશે ના બે ઝઘા ના થાય પણ એ ના પાડશે આમ ના હોવું જોઈએ એટલે મુક્ત થયો એ ક્રોધ માન માયા તમને પ્રૂફ કરવો હોય તો ક્રોધ માલ માયા લોકુલ પણ કારણ કે ક્રોધ માલ માયા થાય છે એ ડિસ્ચાર્જ ભાવના થાય છે હવે જે બાલ ભરેલો હતો તે થાય છે એમાં તમારો અભિપ્રાય નથી ક્રોધ કરવાનો તમે જુદારો છો એટલે તમે એમ કહો છો આ ના હોવું છે અને ક્રોધ તો એનું નામ કેવાય જેની પાસે હિંસક ભાવ હોય શું હોય ક્રોધ ની વ્યાખ્યા હોવી જોઈએ ક્રોધ માન માં સેન્ટ પણ તમને ના હોય આવે એવું આ વિજ્ઞાન છે એક સેન્ટ પણ ના હોય એવું ગ્રુપ આપીએ શું કહ્યું ક્રોધ પાછળ હોય અને રાતે કઈ અથવા અવાર માં ઉભે થાય હિંસક ભાવ નથી ક્રોધમાન માં એ લોકો ચારે નથી હિંસક ભાવ નથી કથાય કયું કસાય એ દશા છે જય સચિદારણ સચિદાર જો ના હોય કાગળ લખજો અમારા એડ્રેસ થી અમે જવાબ આપીશું કોઈ જગ્યાએ ઘૂંચાય નિરંતર ચોવીસે કલાક રહેવો જોઈએ ચોવીસે કલાક જય સચીરા એ દસમી વકીલ વકીલાત કરતા રહે કોર્ટમાં એક બાજુ વકીલ કરે છે વકીલાત કરે છે ને એક પોતે વકીલ શું કરે છે જોયા કરે આપણું જે સ્વરૂપ છે ને જે સુધાત માં હોય પણ એ તમારો આત્મા જીવતો આત્મા એને પોતાનો આત્મા એવો માને એના ખરા એવું કેવા સદ બને નાનીપુર છે તમારા આત્મા છે એવું શ્રીમદ રાખ મંદિર બધાય ને તે આવું જગત ચાલ્યા કરે વિતરાગી દીક્ષા કે દીક્ષા આપતા ની સાથે આત જ્ઞાન દઉદ બંધ થઈ જાય તો જ મોક્ષ થાય તો મોક્ષ થાય એની છુટકારો ને દબ લેવા છુટકારો દબ લીધો ક્યારે કહેવાય કે સમ્યક દર્શન થાય નહી દર્શન જુદું થાય એટલે આપડી દ્રષ્ટિ ફરી જાય આ ભૌતિક માંથી ભૌતિક માં સુખ ની માન્યતા છૂટી જાય અને આ તો ક્રોધ માન મારો આખા ગયા ની આપું પણ એ અમારા કયા પ્રવાહ આજ્ઞામાં રહેતો હંડ્રેડ પર્સન્ટ ગયા ને ચિંતા ના થાય ને કોઈ એ ધસવીને અજાય બી ધસવી પોતે ચોપડી પદ એક પદ માં હું જુદો છું તર્થ બહુ ખરાબ છે પ્રત્યક્ષ મૂળ ચાહે શું કરે કારણ ભેદ વિજ્ઞાની પુરુષ ત્યાં વાણીઓ બળદ ફેરે ને એના જેવી વસ્તુ ગાડીને એ તો જયારે ના હોય જ્ઞાની પુરુષ તારે આ કર્યા કરવાનું એ તો પાછા રમવા જ કયા કરે એમ જ્ઞાની પુરુષ આવે એ તો તીર્થંકરો જ્ઞાનીઓ બે જ્ઞાની પણ કેવા હોય બુદ્ધિઓ કે ના જ્ઞાની આપણે તો વીસ હજાર જ્ઞાની પણ એ બધા બુદ્ધિશાળી એને શું કરવાના વાતો કરે શબ્દ વાતો કરે કશું હોય નહિ अत पचास हजार मस नामे अमर तो कोई चीज ना, को ना हो तो लक्ष्मी बीख ना होषय ने बीख ना हो है। ભીખ ના હોય ના હોય કોઈ વસ્તી મારની ભીખ ના હોય ત્યારે નથી આવ્યું કલ્પવામાં નથી આવ્યું દસ લાખ વર્ષે આ અક્રમ વિજ્ઞાન ઉભું થાય છે કે સંસારમાં રહેવા છતાં મોખ થાય નહી તો પેલો જ માર્ગ થતો માર કયો પેલો ક્રમિક માર્ગ સ્ટેપ બાય સ્ટેપ નો હતો અને આક્રમે તે સ્લીપ માર્ક વગર દસ લાખ નીકળે એ પાંચ હજાર લાખ માણસ નીકળી જાય ભવિષ્ય બાકી પેલો ક્રમિક માર્ગ સાચો ખરેખરો માર્ગ કરો ધોરીમાર્ગ તો ક્રમિક એટલે સ્ટેપ બાય સ્ટેપ બાય સ્ટેપ આ તો કોઈ મહાપુરુષારી લોકો હોય તારે દસ લાખ વચ્ચે આવો નીકળે ત્યારે નીકળી જાય આ બુદ્ધિમાં સવાય એવી વસ્તુ આ બુદ્ધિ થી પર વસ્તુ છે બુદ્ધિ થઈ જાય પછી આક્રમ જ્ઞાન હિન્દુસ્તાન આટલા બધા બુદ્ધિશાળીઓ ગોઠતું નથી ના ગોઠે કારણ કે બુદ્ધિ લિમિટેડ વસ્તુ છે અને જ્ઞાન તો અનલિમિટેડ જ્ઞાન વાસ્તવિકતા હોય બુદ્ધિ ભ્રાંતિ હોય બુદ્ધિ બેસ જુએ નફોટ નફો જુએ બુદ્ધિ તો નફો ખોટું કઈ તો જોડે આવવાના થઈ થી લઈ જાય તો જોડે આવતો હશે ના બસ ચાર નારીઓ ને તે પાણી વગર નો તે છોકરો એમ કે પાણી વાળું ના આપી સતા આજ પાણી વખત પેલો નફો કર્યા ઉતાર્યા ઉતાર આરામ કરતા કરે